શ્લોક નંબર વન ટ્વેન્ટી થ્રી મજાવરજભ્રાતૃ સુતાભ્યાંચીના નોપદેશ યો હવે પ્રથમ ધર્મવંશીજી આચાર્ય मंत्रोपदेश कौप्रथम समग्र आश्रितों गुरु तरीके स्थापेला बने भत्रीजा विशेष धर्मों ने દસ શ્લોકથી કહે છે ઈચ્છારામજીના પુત્ર રઘુવીરજી તેમણે ક્યારેય પોતાના સમીર સંબંધ વિનાની એટલે કે દૂરના સંબંધવાળી અથવા જેની સાથે બિલકુલ સંબંધ ન હોય આવી સ્ત્રીઓને શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રનો ઉપદેશ ન કરવો પોતાના સમીર સંબંધવાળી સ્ત્રીઓને તો કરવો समीप संबंध तो सत्संगी जीवन धर्मोपदेश प्रकरण प्रकरण थी जावो जम के जेना मरण थी पोता ने सूतक लगत होने समीप संबंध कहवाय आ समीप संबंध साक्षण है जो मंत्र दीक्षा लेवाई बीजी स्त्रीओ तो जमने प्रथम थी मंत्रोपदेशता स्त्री तीन पास मंत्रोपदेश करवो પણ તેમને પોતે જાતે મંત્રોપદેશ ન કરવો આવો અભિપ્રાય સમજવો તેનું મુખ્ય કારણ તો એ છે કે જે સ્ત્રીઓને મંત્રોપદેશ કરવાનો હોય બીજી સ્ત્રીઓને મંત્રોપદેશ કરી ચૂક્યા હોય તે બંને પ્રકારની સ્ત્રીઓનો વધારે પ્રસંગ થવાથી ગુરુ પણ પોતાના ધર્મમાંથી પડી જાય છે આવું ઘણી જગ્યાએ દેખાય છે માટે ધર્મનિષ્ઠ પુરુષો જ શિષ્યોને ધર્મ વિશે સ્થાપન કરવા શક્તિમાન થાય છે स्मृति वचन आचार्य विधान आचरण करे आचार्य कहवाती शास्त्रार्थन आचार्य स्थापी આચરણ આચરણ પોતે એટલે શાસ્ત્રો માંથી શ્રેષ્ઠ આચાર સંહિતા હોય એને સિલેક્ટ કરે છે શાસ્ત્રો તો અનેક આચાર સંહિતાવાળી છે એમાં સિલેક્ટ કરે અને આચાર્ય સ્થાપી હતી આચાર્ય પોતાના આચરણમાં સ્થાપન કરે છે અને શિષ્યોના આચરણમાં સ્થાપન કરે છે એને આચાર્ય કહેવાય રામાનુજાચાર્ય દી એક આચાર્યો થઈ ગયા એને વેદમાંથી એવા એમ કે સિલેક્ટ કર્યા મંતવ્યો અને માન્યતાઓ સિલેક્ટ કરી અને સિલેક્ટ કરીને પછી એને પ્રવર્ત મહારાજે એ જ કર્યું છે મારે કીધું ને તમારો બધા આચાર્ય એવો ગુરુ એવું એટલે વેદોમાંથી શાસ્ત્રોમાંથી શાસ્ત્રો અનેક પ્રકારની માન્યતાઓ અનેક પ્રકારના બધા મંતવ્યો હોય એમાંથી પોતાને સિલેક્ટ કરવા એટલે તમારે મહારાજ કીધું છે કે મતમ વૈશિષ્ટતા દે તમે કોલો કોધામ ચેપશે અમારો મત છે એ વિશિષ્ટ એટલે એનો અર્થ શાસ્ત્રમાંથી અમારી માન્યતા આવી છે એનો અર્થ એવો છે કે અદ્વૈત છે શુદ્ધાદ્વૈત છે કેવલાદ્વૈત છે વિશિષ્ટાદ્વૈત છે એમાં અમારી માન્યતા આવી છે સિલેક્ટ કર્યું આ ચિહ્નો શાસ્ત્રોમાં તો અનેક છે એમાંથી પોતે પસંદ કર્યું એટલે એવી રીતે શાસ્ત્રોના રહસ્યો એક એક વિષયમાં પણ અનેક હોય છે એમાંથી કયું આપણે ગ્રહણ કરવું એનું આકલન કરી અને પોતે આચરણમાં લે અને બીજાના આચરણમાં રખાવે એને આચાર્ય કોઈએ એવી શંકા ન કરવી કે કેવળ કરુણાથી અને માત્ર કલ્યાણ થી પ્રવૃત્ત થયેલા મોટા પુરુષોએ આ સ્ત્રી અને આ પુરુષ એવો ભેદ ન રાખવો જોઈએ તો પછી અહીં કેમ નિષેધ કર્યો આ ઘોર કલિકાળમાં કલિકાળ અને વિષયોનું અતિ પ્રબળપણું પર્યાલો છે ઘોર કળી અને વિષયોનું અતિ પ્રબળપણું પર્યાલોચન કરીને આ મર્યાદા સ્થાપન કરવી જોઈએ પુરુષોની ભેદરેખા એની મર્યાદા ધર્મદેવે કરીને અને આ પ્રસંગમાં જ શરૂ કરી અયોધ્યા માં બીજી સ્ત્રીઓ છે એ ધર્મદેવ નો આશ્રય કરવા માટે આવી એટલે ધર્મદેવે વિચાર કર્યો કે ભવિષ્યમાં પરંપરામાં આવું ન ચાલે એટલા માટે વિચાર કરવર્તાવી અને પોતે પુરુષોને દીક્ષા આપતા હતા અને સ્ત્રીઓ દીક્ષા ભક્તિદેવી આપતા એટલે ધર્મદેવે આ પરંપરા પ્રવર્તાવી છે રામાનુ સામે નહી સંપ્રદાય પ્રવર્ત છે સ્થાપન કરી છે માટે આપણે બધાને તે પાળવાની છે ને તેની રક્ષા કરવાની છે આ વિષમ કળીકાળ છે અને વિષયો મોટાને પણ ક્ષોભ કરનારા છે તે ભાગવતા કહ્યું છે કે માત્ર બલવાન ઇન્દ્રિય ગ્રામો વિધવાંસમી કરતી લક્ષ્મી પ્રસાદજી મહારાજ આચાર્ય હતા એમને જે આચાર્ય પદ છોડવું પડ્યું હોય તો એ આવા કંઈક પ્રસંગો હતા યુવાવસ્થામાં રહેલી મા બેન અને દીકરીની સાથે પણ એકાંતમાં બેસવું રહેવું નહીં કારણ કે ઇન્દ્રિયોનો સમૂહ ઘણો બળવાન છે તે ડાહ્યા વિદ્વાન માણસોને પણ વિશે તરફ ખેંચી જાય છે નવગ્નિ પ્રમદા નામાં ઘૃત કુંભ સમમાન સુતામ અપી રહો જહ્યાત અન્યદા યાવદર્થકૃત સ્ત્રીઓએ સ્ત્રીઓ અગ્નિના જેવી છે पुरुषों घीना घड़ा जेवा एकांत में तो पोता कन्या साथ न रहू ज हो तेरे तो आवश्यकता ने अनुसरेव वर्तव स्त्री पूर्वत्रह अपीश्वराणाम किमुत ग्राम्य गृह चेतस परीक्षित आ स्त्री और पुरुष ना प्रसंग ज बधे आ रीते दुखन कारण बने અવલોકન કરીને શ્રીજી મહારાજે આવી મર્યાદા પ્રવર્તવવા આદેશ આપ્યો છે માટે નિર્મળ અંતઃકરણ વાળા આચાર્યો જ્યારે ઉપદેશ માટે પણ સ્ત્રી પ્રસંગ પ્રહરશે ત્યારે તેના ઉપરથી સિદ્ધાંતથી શિક્ષિત થશે લોકસંગ્રહની સ્થાપના થશે રાખવી અને તે અમારા ભત્રીજાઓ પોતાના સમીપ સંબંધી વિનાની સ્ત્રીઓને ક્યારેય અડવું નહીં તથા તે સ્ત્રીઓની સાથે બોલવું નહીં તેની સાથે ધર્મોપદેશ નિમિત્તે કોઈ વ્યવહારિક કામકાજ માટે બોલવું નહી તાત્પર્યજી દેવો વિષ્ણુ ધર્મ માં કહ્યું છે કે ગુરવ સ્ત્રી પ્રસંગે ન રસ લૌલ્યે તોપી વિનશ્યંતિ વીત લોભે ને ગુરુઓ ઘણા મોટા કહેવાતા હોય તો પણ તેઓ સ્ત્રીઓના વધારે પડતા પ્રસંગથી રસાવાદ થી અને ધનના લોકાળ નષ્ટ થઈ જાય છે રસાવાદ નો પ્રસંગ એને વધારે હોય ધન નો પ્રસંગ પણ વધારે હોય અને સ્ત્રીઓનો પ્રસંગ વધારે ગુરુઓને વધારે હોય મૂળ ચકાર છે છે તેનાથી એવો નિર્દેશ થાય કે બીજા એને ક્યા બીજા ધર્મમાં પ્રવર્તાવા પોતે પણ આ તો ધર્મ માં પ્રવર્તવાનું વાત આવે છે ને એમ કે એને તો ધર્મમાં પ્રવર્તા નથી બીજા ને તો એને શું કરવાનું ધર્મ કુલ ને લાંછન લાગે એ તો એની રીતે ભલે કરે ને એને કદાચ લાગે પણ ધર્મ કુળ ને લાગે નહિ એટલા માટે એને ન પોતાના હાટું નહી પણ ધર્મકુળ ને લાંછન ન લાગે કોઈ પણ બીજો કોઈ ધર્મ કુલ નો હોય ખરાબ આચરણ કરે તો માણસ આંગળી કોને ચિંથે અત્યારે વ્યક્તિ કઈ ભૂલ કરે તો વ્યક્તિને આંગળી ચિંતે કે સ્વામિનારાયણ સંપ્રદાય આંગળી ચિંતે એનાથી સંપ્રદાય આખો વગોવે ધર્મ કુળમાં વળી તેમણે કોઈની સાથે ક્રૂરતા ભેરું વર્તન ન કરવું સ્મૃતિમાં ગુરુઓને દયાળુ કયા છે તેમાં બાદ આવશે તેમણે શત્રુના ઉપર પણ ક્રૂરતા ન કરવી જોકે આ આદેશ તો સર્વે મુમુક્ષુ શિષ્યો માટે સામાન્ય છે છતાં પણ શિષ્યોના કલ્યાણ માટે પ્રવર્તેલા અને આચાર્ય સ્થાને રહેલા માટે તે અત્ય રહેલાને માટે તે અત્યંત જરૂરી છે સમર્થ મોટા પુરુષોમાં રહેલી દયા અનેક જીવોના સુખાર્થે થાય છે અસમર્થ અને અલ્પ રહેલી દયા તેને આશ્રય કરે अवतार धर्म नवतारे कृष्ण भगवान धर्म नु प्रवर्तन कर युद्धिष्ठिर ने पसंद कर विदुर कर विदुर जी साक्षात धर्म न अवतार યમરાજ હતા એ જ વિદુર થઈને ધર્મ સ્વરૂપ હતા એ ધર્મ રાજા હતા એ વિદુર અને યુધિષ્ઠિર મહારાજા છે એ પણ ધર્મનો અવતાર ગણાય છે ખરેખર તો આજે કુંતાજી ને પાંચ દીકરા હતા એ મહારાજા હતા ને એ ધર્મ થી છે ખરેખર એ તો સાક્ષાત ધર્મ નો હતા પણ ધર્મ ના પુત્ર રૂપ હતા પણ ધર્મ સ્વરૂપે એમ કે ધર્મ એ પોતે જ પુત્ર રૂપે આવ્યા તો શ્રી કૃષ્ણ ભગવાને પસંદ કર્યું કે મારે પૃથ્વી ધર્મને ફેલાવવો છે તો એને સિલેક્ટ કર્યા તો યુધિષ્ઠિરને કર્યા વિદુર કર્યા યુધિષ્ઠિર છે એ ધર્મ નું સ્વરૂપ તો હતા જ અને વિદુરજી પણ હતા પ્લસ યુધિષ્ઠિર સ્થાન એવું હતું કે એ સ્થાનમાં જો હારો માણા હોય તો બધી જગ્યાએ પ્રવર્ત પટ્ટાવાળો સારો માણસ હોય તો એ પટ્ટાવાળાને સુખરૂપ થાય અને જો એનો મેન માણસ જો આખા સમાજને એનું સુખ મળે મોટો માણસ એ બધા પાછલા માણસ નું શું કેવાય પ્રારબ્ધ કહેવાય એ હારો હોય તો બધાને પ્રારબ્ધ હાર અને એ એક ભૂલ કરે તો બધાને પ્રારબ્ધ ખરાબે જવાહરલાલજી એક કાશ્મીરની ભૂલ કરી તો આજે એક અબજ ને પંદર કરોડ માણસો એ પ્રારબ્ધની ભૂલ ભોગવે છે અત્યાર સુધી હજી બે કરોડ થાય તો ભોગવે છે એક જ ભૂલ કરીએ કાશ્મીરની બીજી કંઈ કરે તો એ હોત એમ એમ ઘરના આગેવાન હોય એ એક ભૂલ કરે તો આખું કુટુંબ ભોગવે કારણ કે આગેવાન છે એ બધાનું પ્રારબ્ધ એટલે આગેવાન બહુ ધ્યાન રાખવું પડે કે પોતાના હાટો નહીં પણ બીજાને હાટો બીજાનું પ્રારબ્ધ કઠણ નો આપણે પ્રારબ્ધ રૂપ ન થઈ પડી એ કઠણ પ્રારબ્ધ રૂપ એટલા માટે મહારાજ એ ના પાડી કે આ વડીલ છે ને આખા સંપ્રદાયના સી છે ને અત્યારની ભાષામાં સી ઓ કે જોડાયેલા બધા માલા માલા થઈ જાય એટલે એને બઉ ધ્યાન રાખવું પોતાને ખાતર નહી તો બીજા ખાતર ધ્યાન રાખવું માટે તેમણે લોક સંગ્રહ છે ને લોક સંગ્રહ્ય લોક સંગ્રહ માટે પણ કરવું એમ બીજા કોક સ્વામિનારાયણ ભગવાન બોલે માટે તેમણે સર્વ પર દયાવાન થઈને કોઈની સાથે ક્રૂર વર્તન ન કરવું અને તેઓએ બંને આચાર્યો પોતાની જ્ઞાતિના કે બીજા કોઈ પણ પુરુષની થાપણ પોતા પાસે કે ઘેરે ન રાખવી કારણ કે તે થાપણ કજીયાનું મૂળ થાય છે અને પરમાત્માના ચિંતનમાં તથા ભજનમાં વિક્ષેપ કરનારી બને છે દયાથી પણ ન કરવી મિલકત છે એ બધા માણસના મનને ક્ષોભ પમાડે છે પેલો ક્ષોભ પમાડે છે મહારાજ કે રૂપ અને બીજી મિલકત હગા બે ભાઈઓ હોય અને એમાં જો પૈસા નો આવે બંને ત્યાં સુધી મિલકત ને અંદર નો આવવા દેવો મહત્વ નો આવવા દેવો તો સંબંધ હારા થોડી અથવા ઝાઝી કોઈ પણ રૂપમાં ન રાખવી કારણ કે માર્ગ છે એ સબંધનો ભગવાન ને અરે સંબંધ કરાવો છે ને પેલા સાધુ એને હારા લાગે ને સાધુ ને જોડાય પછી ભગવાન અરે જોડાય સંપ્રદાય દરેક સત્સંગી હારા લાગે આચાર્ય હારા લાગે સામાન્ય પ્રજાને સાધુ હારા લાગે તો એ પેલા સાધુ માં સત્સંગી માં એમાં બધા જોડાય પછી ભગવાનમાં જોડાય દૈવી હોય કોઈક દૈવી જીવ હોય ને ભગવાન માં જોડાવાની તો ઈચ્છા હતી પણ આજ ભટકાણો એવો એની ભટકાણો એટલે એને લઈ ને બોલો મુખું છે એ ભગવાન માં ન જોડાય ભગવાન માં જો ન જડાય એટલે આને એને ભગવાનના માર્ગ માંથી પાડ્યો કેવાય એટલે એનું પાપ એનું લાગે નાના માણસને એ ન નાના માણસ બેનિફિટ એવો નહીં ને લોસ નહી એવો નાના માણસ ને લોસય નહીં કઈ એ પટ્ટાવાળો ખરાબ હોય તો એમાં આખા સંકુલ કઈ બધું કોઈ ન બોલે કે આનો પટ્ટાવાળો આવે પટાવાળા તો એવા જ હોય એમ સમજે પણ મોટા એવા હોય એવું થોડી અથવા ઝાઝી કઈ પણ રૂપ માં ન રાખવી કારણ કે સમયે કરીને ઘણું ખરું તે વિવાદ રૂપમાં બની જાય છે 125 અને તેમણે વ્યવહાર કાર્ય વિશે કોઈનું પણ જમાનગરું ન કરવું કોઈને આપતકાળ આવી પડે તો ભિક્ષા માગીને પોતાનો કોઈ આપતકાળ આવી પડે તો ભિક્ષા માગી માટે તે પણ ન કરવાનો આદેશ આપી રહ્યા છે થાપણ રાખવામાં પણ દયા ભાવથી પ્રેરાય ને વ્યવહારમાં બધે ભણ્યો સાધુ એ ન આપવો એને વ્યવહાર કામમાં હા કે ભાઈ ફલાવ ભાઈ દીકરો હારો છે તમારી દીકરીને સંબંધ કરો એમ સરખું આવેલું રહી તો શું ખબર એટલે એવી બહુ સલાહ કે સાધુ એ નો આપવી ધર્મ ક્ષેત્રના જે આગેવાનો છે એને કોઈ એ ન આપવી આ તો આચાર્ય મહારાજ ના ધર્મ છે એટલે જમાનગાર નો અર્થ એ છે હા તમે બે કરો હું તમ દ્વારા બેઠો છું એટલી તો કંઈક માલ મિલકતની લેણદેણ છે પણ કોઈ પણ વ્યવહારમાં વચ્ચે મીડિયેટર નો થાવું કોઈ પણ સંસારીનો વ્યવહાર હોય એમાં મીડિયેટર નો થાવું ભગવાનના માર્ગમાં થવું કે તમે ભગવાનના શરણે આવો એનો જવાબદાર હું વા તમને જો નો તેડવા આવે તો મને લઈ જાયજો જમપુરી બાંધી તમને જો ભગવાન નો તેડવા આવે શિક્ષા પત્રી માં ભાષ્ય માં એવું કીધું કે અલૌકિક સમાન કરવું કોઈ નો કરવું અલૌકિક સમાન કરવું તો કરો એના હાટું તો છે ભેડા કરીને કીધું પુરુષો કડી બોલે છે ને વાતો પ્રગટ મેળાની કેજો જાઓ ને તમે તમારે કેજો બધા એમ કેજો તમને તેડવા આવશે અને અમને પ્રગટ મેળા છે એવું કેજો પછી અમે કરી લેશું વ્યાપકાર બ્રાહ્મણ સ્વામિનારાયણ કરજ હોત ભગવાન પણ એવો કરજ ના જમાન નો થાય તને ભગવાન તેડવા આવશે એની ગેરંટી પેલા પોતાની કરી લેવી અને પછી એની ગેરંટી કરવાની એટલે ભગવાનના અલૌકિક માર્ગ ના જમાન થવાનું મહારાજ મહારાજે કીધું છે તમે એમાં બાંધો નથી તમે કહેજો બધા તમને મહારાજ તેડવા આવશે બે ધડક થઈને કેજો ને એવું જમાન કરવું થવાનું ખાલી તું કંઠી બાંધ અને આ પ્રમાણે રહે ખાલી કંઠી બાંધી તો ન હોય પણ જો મહારાજની શિક્ષા પદ્રી મને નહી જમાન ઘરા માં પણ થાપણ જેવો જ દોષ આવે છે માટે તે પણ ન કરવાનો આદેશ આપી રહ્યા છે વિક્ષેપ થાય એમ કોક ના જમાન થાય કદાચ કઈ જવાબદારી બઉ અનન્ય શિષ્યો હોય અને આને પૂછીને જ કરતા હોય ઘણી વખત એવું બને શિષ્યો તો પૂછવા આવે તો શું કરવું તો કરો પ્રેરાય ને કે મદદરૂપ થવાની ભાવનાથી પ્રેરાય ને હોય શકે તેમ જમાન ગરા પણ તેવા કારણો હોય શકે જમાન ગરવું પણ તેવા કારણો થી હોય તણાઈને રહેતો નથી પોતાની નજીક હોય કે પોતાનો અનન્ય પોતાના દીકરા હોય એની યાર લખાણ કર્યા વિપ છે એ પોતાની દીકરા ને લખાણ કરીએ કે લખાણ નથી કરીને એટલે મહારાજે એવું કીધું કે સ્નેહ ભાવ હોય ને આ માણસ કર્યા વિના રહેશે નહીં એટલે આ નિષેધ કરવાનો પ્રસંગ આવ્યો નહિ તો પ્રસંગ કરવાનું જ ક્યાં હોય એમ કે કોઈ સમજીન કરતા જ નથી અને એમાં દુખ જ આવે છે એવું કરતા જ નથી તો પ્રસંગ જ નથી ને નિષેધ કરવાનો પણ જ્યાં હેતભાવ હોય ને આવું કર્યા વિના રહેવાય ને આપણે ન રહેવાય એટલે મહારાજે તો ચોખ્ખું કીધું મહારાજ કે કરો તો આમ કરજો સ્થાપણ રાખવામાં પણ દયાભાવથી પ્રેરાઈને કે મદદરૂપ થવાની ભાવનાથી પ્રેરાઈને હોઈ શકે તેમ જવાનગરવું પણ તેવા કારણોથી હોઈ શકે તો પણ તે ન કરવું એમ કહે છે તે બંને આચાર્યોએ કોઈ પણ જાતના વ્યવહારિક કામમાં જેવા કે કોઈ વસ્તુ ખરી વસ્તુની ખરીદી વેચાણ લેણદેણ આવા તમામ જાતના વ્યવહાર સંબંધી કામકાજમાં પોતાના માણસ હોય કે અન્ય કોઈ હોય કોઈની પણ જામીનગીરી એટલે હવે આખા સંસ્થાનમાં તો કેટલા માણસો હોય લાખો લેખે માણસો હોય એનો શું ગુનો યુધિષ્ઠિર મહારાજા એમાં બીજે પાંચે પાંચ ગુનો બીજાનો હું ગુનો દ્રૌપદી એ પ્રશ્ન સભામાં એ પૂછ્યો હતો કે યુધિષ્ઠિર મને હારી જવાનો હક છે કે નહી યુધિષ્ઠિર મને હારી જવાનો હક છે કે નહીં તમે એની આ સભામાં મોટા મોટા માણસો નિર્ણય કરો એવો પ્રશ્ન હલબલાવી નાખે એવું પૂછ્યો હતો પણ બધા નમાલા હતા એટલે કોઈ નિર્ણય ન દઈ ગયા એ કૃષ્ણ સિવાય બીજું કોઈ નિર્ણય ન દઈએ કે અને કૃષ્ણ તો નહી એટલે ભીષ્મ પિતા નમાલા નીવડ્યા એવા મોટા હતા તો એમ કે એવું નિર્ણય ન દઈએ કે ભાઈ એનો યુધિષ્ઠિર તને હારી જવાનો હક નથી હું કરવા હક નથી કારણ કે પેલા પોતાની જાતને હારી ગયા હતા પેલા પોતાની જાતને હારી ગયા હતા પછી પોતાની જાતને હારી ગયા હોય તો આઉટ થઈ ગયા તો પછી હવે પછી બીજાને આઉટ થઈને બીજા ને અડી જાય બીજું આઉટ થાય પોતાની જાતને પેલા તો હારી ગયા પછી એને દ્રૌપદી ને હારવાનો હક ક્યાંથી હોય એટલે દ્રૌપદી એ સવાલ કર્યો તો બધા એને ધડધણાવી નાખે આવો સવાલ કર્યો પણ નમાલા માણસો હોય એને બહુ વ્યાજબી સવાલ હોય તો શું કામ નમાલા માણસો વ્યાજબી સવાલ શું કામ નો કઈ કામ નો આપી કઈ એટલે કોઈ માણસ આ મહારાજે જે કર્યું છે મહારાજે જે કીધું છે એટલા માટે કીધું છે કે સંસ્થાન છે એની એક વ્યક્તિ હોય એમાં મુખ્ય વ્યક્તિ હોય તો એ કદાચ પોતે વ્યક્તિગત થી પ્રેરાય ને વ્યક્તિગત રિલેશન ને વ્યક્તિગત ભાવનાઓથી આવું કરે અને જો એમાં કઈક મુશ્કેલી થાય તો આખી સંસ્થા આખા સંસ્થાનને ભોગવવી પડે અને એમાં મુશ્કેલી થાય અને બીજા બધા વગર વાકે છે એ આવું પીડા સહન કરવાનું આવે એટલે બને કરવું જેવા કે કોઈ વસ્તુની ખરીદી વેચાણ લેણદેણ આવા તમામ જાતના વ્યવહાર સંબંધી કામકાજમાં આચાર્ય ના ધર્મ છે ને એમાં લગભગ મોટે ભાગે એવું છે બાબત બધી સામાન્ય છે બાબત છે ને એ બધી સામાન્ય થાપણ ન રાખવી જમાનગરું ન કરવું કરજ ન કરવું આ ત્રણે વ્યવહારપદ છે વ્યવહારપદ અને એમાં કદાચ માનો કે થાપણ રાખે પચાસ રૂપિયાની થાપણ રાખી હોય એમ થાપણ ભલે નાની હોય પચાસ રૂપિયાની નાખે રાખી હોય પણ એમાંથી પ્રોબ્લેમ થાય તો પોતાના કરતાં બીજા આખા એના બધા ફોલોવરને અને બધા એની પાછળ રહેલા માણસો ને બધા સ્પર્શ થઈ જાય છે તે બંને આચાર્યો એ કોઈ પણ જાતના વ્યવહારિક કામમાં જેવા કે કોઈ વસ્તુની ખરીદી વેચાણ લેણદેણ આવા તમામ જાતના વ્યવહાર સંબંધી કામકાજમાં રાખવા માટે જ હોય જમાન કરું ખરીદ કરે તો હાટા ડોટા હોય તો જમાન ઘરું બધા બતાવે ઈવન ત્યાં સુધી હોય આ બધા એના બધા વૈવાહી સંબંધોમાં હોતે આ જે કરે એ જમાનગરું કેવાય હા તાર કરો તમે બહુ સારા છે આવા તમામ જાતના વ્યવહાર સંબંધી કામકાજમાં પોતાના માણસ હોય કે અન્ય કોઈ હોય કોઈની પણ જામીનગીરી કરવા પડે છે ઘણા તો એને સંબંધ હોય કરી દેતા હોય સંતો હોય કે તારે બીજા ખુશી થાય આખા વ્યવહારિક કાર્યમાં જામીનગીરી ના કરવી એનાથી મુક્ષ કન્યાઓને સ્વયંવર માંથી ઉપાડી આવ્યા ભાઈઓ પણ પછી ત્રણેય લેવા પછી એમાં ઓલી મોટી કન્યા હતી અંબા એને કીધું કે હું તો શલ્ય ને છું એટલે ભીષ્મ પિતા એને છોડી દીધું અને એ શૈલ્ય પણ આ ગયું તો શૈલ્ય કીધું કે હું હવે તનો રાખું તો એ પછી ભીષ્મ પિતા આવી ભીષ્મ પિતા હું બધું કમઠાણ્યું બ્રહ્મચારી હતા તો એ આવી પીડ્યું હતું એટલે આ જમાન ઘરા જેવું જ છું પછી એમાં બહુ ડખો થયો પરશુરા માટે યુદ્ધ થયું તકલીફ થઈ ગઈ બધી એટલું બધું જામીનગીરી સાધુ અને આચાર્ય મંત્ર દાતા છે મહારાજ ની શરણાગતિના દાતા છે એટલે એવી જામીનગીરી તો કરવાની કોઈ મુક્ષું હોય ને સંસાર થી છૂટવા માંગતો હોય અને ભગવાન શરણે આવે તો એને મંત્ર બોલે છે એ જામીનગીરી ખરેખર મંત્ર બોલવાનો કોને હોય જે શરણે થવાનું હોય એને બોલે બોલવાનું પણ આ જામીનગી છે એટલે એને બદલે આ બોલી દેશે કાળ માયા પાપ કર પોતે બોલી દેશે અને પોતે જામીન થાય છે પોતે એના જામીન થાય છે મહારાજ આવી રીતે તેડવા તને કાળ માયાના પાપ થકી અને ભય થકી છોડાવશે એવું જામીન કરવું તો વધારે કરવું મહારાજ એટલા માટે જ આવ્યા તા પૃથ્વી ઉપર આવવાનો મોટા મોટો હેતુ મહારાજ નો એ હતો કે અનેક જીવને છે એને આમાંથી છોડાવવા છોડાવવા માટે આવ્યા તા મુક્ષુઓ જે પોતાના આશ્રિતોની સમગ્ર દુઃખો સમાન કરાવવા અને મહારાજ સુખ આપવાની જામીનગીરી કંઠી બાંધુ તો મારા મને તેડવા આવશે ને સ્વામિરાયણ ભગવાન મન તેડવા આવશે તો હું કેવું પણ હા પડે હા પડે કે ન પડે એટલે નથી પડતી ખાલી ઉપર ઉપર થી આ પાડીએવા તને તો તેડવા આવે જાય મારી જવાબદારી તમે લો મારા મને તેડવા આવે મારા મને તેડવા આવે તો આપણે આ પાડીએ કે આપણે આ પાડવી ખુ કરી વિસવ તારું કરે ને મારા તો મારા પાસે બહુ પૈસા છે તારું કરજ હોત દઈ જ દે ને બાંધી લે બધું બાંધી દીધી કંઠી તારું સારું કરશે એને બે ધડક કહી દીધું કારણ કે મહારાજ આમ કરે છે એટલું એને કેવાનું ભાઈ તું સાચો થાય તું સાચો થાય તો કઈ માનતો નઈ હું ખોટો હશે તો માનતો ને હાલશે તારે હાચો થવાનો છે વળી ક્યારેક દુર્ભાગ્ય વસાત કોઈ પોતાના કોઈ પોતાની ધન ધાન્યાદિ સંપત્તિ લઈ જાય કે કોઈ એવો આપતકાળ આવે તો તે સમર્થ બ્રાહ્મણ માટે શાસ્ત્ર કહેલી આજીવિકા વૃત્તિ જે ભિક્ષા વૃત્તિ તેનાથી તે આપતકાળો સ્કંદ પુરાણમાં કહ્યું છે કે નાધ નાધમરણીય સમૃહિચન અધમારને ગ્રહસ્થને કરજના જેવું બીજું કોઈ દુખ નથી મહાભારતમાં અરણ્યક પર્વમાં કહ્યું છે કે પંચમેની ષઠેવા શાકમ પચતી યોગૃહે અનઋણી ચા પ્રવાસી ચ સવારીચર મોદતે યુધિષ્ઠિર યક્ષના સંવાદ માંગે યુધિષ્ઠિર મહારાજ જન્મ જવાબ આપે છે સવારીચર મોદ પાંચમે કે છઠ્ઠે દિવસે શાક ખા રાંધવા હોય નિર્વાહ માટે બહુ લાંબો પ્રવાસ ખેડવો પડતો ન હોય તો હે જળચર તે માણસ સુખી ગણાય છે કોનો સંવાદ છે કોનો કોનો સંવાદ છે પાણીમાં બગલા નું રૂપ ધારણ કરી બેઠા તા એટલે મોત હતા વિદુર નીતિમાં પણ કહ્યું છે કે આરોગ્ય આનરુણ્યમ અતિ પ્રવાસ સદભીર મનુષ્ય સહસંપ્રયોગ સ્વપ્રતવૃત્તિવાસષઢીવલોક સુખાની રાજન હે રાજન શરીરમાં સારું આરોગ્ય કર જ ન હોય જીવન નિર્વાહ માટે લાંબો પ્રવાસ ન કરવો પડતો હોય સજ્જનો નિત્ય સહવાસ હોય આત્મવિશ્વાસ સાથેની જીવિકા હોય અને નિર્ભય રેઠણ હોય તો બેઠા ઓરડામાં ફળી આમ નીકળતા કરવું ના હોય અને ભાગ્યવશ જો કરજ કર્નરાનું મૃત્યુ થઈ જાય તો મહાન અનર્થ થઈ જાય છે તે કૃત્ય ચિંતામણીમાં કહ્યું છે કે અગ્નિહોત્રિ તપસ્વી ચુણવાન મ્રિયતે યગ્નિહોત્ર તપ્શી સર્વ તધિનો ભવે ઋણમ યે ન પ્રયંતી પ્રમાદાદનુપાય ધનધાતુસ્ત સૂણ્ય ચાત્ર પુરાર્જિત અગ્નિહોત્ર અને તપસ્વી કરજ ચૂકવા પહેલા જો મરણ પામે તો તેના કરેલા અગ્નિહોત્ર અને તપ બધું લેણયાતને જતું રહે છે જે કરજદાર પ્રમાદથી કે વિષમ પરિસ્થિતિને લઈને જો કરજ ચૂકવતો નથી તો તેનું પહેલાનું કરેલું બધું જ પુણ્ય ધન આપનારાને મળી જાય છે માટે આચાર્યોએ કોઈ પણ રીતે કોઈનું ક્યારેય કરજ કરવું નહીં જોકે કરજ ન કરવું તે તો સર્વ સાધારણ નિયમ છે પણ પોતાના ભત્રીજાને જે કહ્યું છે તે તો તેમને અવશ્ય સમજવા માટે છે અને તે પછી બધા જ શિષ્યોને તે બાબત સમજાવવા માટે છે એમ સમજવું સ્વામી મહારાજ